બે હજાર ચાલીસ ના ભાદર સુધી શનિવાર તારીખ એક નવ ઓગણીસો ચોરાશી વરડા મધ્ય પ્રકરણ નું પાંત્રીસમો હોદના પ્રથમ ચાલુ दुर्ण दुर्ण दुर्ण पच्छी अरी ते ने ते बोल्या जे, आज निद्रा बहुत उठवा नहीं अने ते में विचार घान कर पासे मोर देखतो। ने अमने पन आत्मा क्षणर्शन थव बहुत कठिन आत्मदर्शन तो पूर्व न घ संस्कार કોઈક વીરલો હોય તેને થાય છે અને બીજો તો એ આત્માનો વિચાર સો વર્ષ पर्यंत કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં એ તો ક્યારે થાય જો વાત બરેમાં આવી ગઈ તમારી વાતમાં એ હું મੰનાર નીચે ઊભો હોય ને હા ઈલાહ જો કોઈ હા કોણ કરે હા હા પૈસા જ્યાં થી મળે બધી ઇન્દ્રિયો ની ક્રિયા માયા નું લક્ષ્મી ના એવું ને હું ભગવાન નું રહી ને આ કામ હવે એ તમે બીજા ની આજે સરખાવવા જાઓ તો આ કામ માં અખંડ અનુસંધાન એવી રીતે ભગવાન ના ભક્ત ને ઇન્દ્રિયો ની દરેક ક્રિયાઓ એમાં ભગવાન ભગવાન ભૂલી ને બીજે ઇન્દ્રિયો ની ક્રિયા પ્રવૃત્તે નહી ત્યારે આવવા એ તો ક્યારે થાય તો જયારે શ્રી કૃષ્ણ ભગવાન ની મૂર્તિ ધ્યાન કરે ત્યારે એ આત્મા ને દેખવો એ પણ એ કઈ કઠણ નથી ભગવાન કરે એટલે અને ભગવાન ના ધ્યાન વિના કેવળ આત્મા ને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે ગમે એવું વિદ્વાન વાંચે આત્મા આવો છે આત્મા આવો છે પરમ દ્રષ્ટિવસે આવી નિવર્ધન છે નિરાહાર દેહી ના પણ રસ ભર જ પરમ દ્રષ્ટા ને વર્તન ઈશ્વર નીચા છે એટલા ત્યાગ વૈરાગ ધર્મ ચરણ પણ નિષ્ઠા ના હોય ને ત્યાં સુધી કાર્ય ની સિ નો અને ભગવાન ના ધ્યાન વિના કરીને આત્મા અને ભગવાન ની ઉપાસના કરવી અને ભગવાન ના ચરિત્ર ગાવવા સાંભળવા અને ભગવાન નામ સ્મરણ કરવું અને પોત પોતાના ધર્મ માં રહેવું એવી રીતે પોતાના જીવ કલ્યાણ થવું તે કઈ કઠણ નથી યાદ રાખજો અને ભગવાન ઉપાસના કરવી પહેલી ત્યાં અને ભગવાન ચરિત્ર ગાળવા સાંભળવા સાંભળવા ભગવાન નું નામ સ્મરણ કરવું પછી પોતપોતાના ધર્મ માં રહેવું અને પછી પોતપોતાના ધર્મ માં એ આશ્રમ જ્યાં ભગવાન ને અને શાસ્ત્ર જે મર્યાદાઓ કરી છે એને રૂપાવા નો પોત પોતાના ધર્મ માં રહેવું એવી રીતે પોતાના જીવ કલ્યાણ થવું તે કઈ કઠણ નથી અને એ તો જેમ વાણ માં બેસી ને સમુદ્ર ને તરવો એવો સુગમ માર્ગ છે અને આત્મ દર્શન કરીને કલ્યાણ કરવું એ તો જેમ ધુમડા બાંધી ને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે આ માં જાદુ એ જ છે આત્મા આત્મા આત્મા એ અમારે ફળ ન ઉતરે ઉપરી શા પાડે કરવા જેવું મોક્ષું અને અમે જે આત્મજ્ઞા ની વાર્તા કરીએ છીએ દેહ થી જુદો માને તો દેહ ને વિશે પ્રીતિ ના રહે તથા આત્મજ્ઞાન ખોટું નથી પણ આત્મ જ્ઞાન કલ્યાણ કરી દીએ કોઈ શાસ્ત્ર દેહ ને વિશે પ્રીતિ ના રહે તથા દેહ ના સંબંધી હેત ના રહે તથા ભગવાન કોઈ ભક્તિ ને વિશે એટલું છે અને તે ભક્તિ વિઘ્ન અને ભક્તિ જે કરતા હોય એમાં વિઘ્નો આવે તો પાછો ન પડે આત્મ હોય તો માનવું નહી જગત માં એમ વાર્તા છે મન હોય ચંગા તો કસરોટ માં ગંગા એ વાત કા ખોટી છે કે તો ગમે તેવો સમાદી નિષ્ઠા હોય અથવા વિચાર વાળ હોય અને તે પણ જો स्त्रियोंના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં મન હોય જંગર પથુર મન મન હજુ નઈ મન ભયવાજી શું કરો કે કુતિ પ્રજાબે કરીન જરા બહારના લોકો કહેતા તમને વાત આવી સતંગી જીવન માં આવે છે સમજાવ્યું એમ કે છે કે એના બાપા એ ખુબ થી ગમે તેવી ધર્મ વાળી સ્ત્રી હોય અને તેને જો પુરુષ સહવાસ થાય તો એનો પણ ધર્મ રહેજ નહીં અને એવી રીતે ખૂણે બેહીન સમજ નહી અને ખૂણે બેન બને એટલું ક્યાં આજે ભાઈ મેદાન માં બોલવા જાવે સંપ્રદાય એનો આશય તો સારો જ હોય લગભગ પણ આવી ઊંડાણ વિચારણા ન કરી હોય એટલે થોડુંક ભેળું રહી ગયું હોય એ તરત ગોટાળો ઉભો થાય સ્વામીનારાયણ આટલું બધું ચોખ્ખું લખેલું પડ્યું બદલી ગયા બદલી ગયા પેટમાં નથી બસ અને પછી મોક્ષ જોઈએ મોક્ષ પક્ષપાત માં હલતો હોય તો થયું ગયો એમ ને એટલે બીજા નહીં અને આપડો થઈ ગયો અને તે આ વાર્તા તેમાં છે પણ એમાં કઈ સંશય રાખવો નહીં તેમાં તે ધર્મ માં તો ક્યારે રેવાય તો પરમાંશ હોય તથા બ્રહ્મચારી હોય અને તે જો પોતાના બ્રહ્મચર્યા નિયમ કહ્યા છે તેમાં રહે તો એને ધર્મ માં સમાજ માં બધી હોય ભજન કિર્તન રાત્રિ ના કંઈ આવતા રહેવા માંગતા હોય એટલે તમે ક્યાંથી જન્મા જ બોલો ત્યાંથી પૂછ્યો કઈ પરચો બતાવો ત્યાં સ્વામી લાગી ગયો સ્વામી કે પરચો તો કઈ એવું દેતા નથી કોઈ ને પણ તમારા ગુરુ તમને પરચો દેસો અમે તો કઈ પરચો દેતા નથી કોણ સમજ બરાબર બે મહિના માંડ થયા તાની જુવાન દીકરીને ઉપાડીને વૈયા ગયો પરો દીધો ને જુવાન દીકરી એને ઉપાડી ને બેઠા રઘુનાથ ભાઈ નજર મંદિરે ગયો ગાડી અઠવાડિયે મંદિરે ગાડી નીક જેવાય ને મો પરદર્શની કે આવ્યો એ બાહના ગાડી હાચવી ઓબળા દશ મિનિટ વેલાવી ગયો પડતો ઉભારેલા ત્યાં સમ તો પડાયા ગાડી માં તે આ રઘнат કે શું જોવો આ રેડિયો કે ટીપણા મ્યુચો સામા પૈસા હા ઓલો રેડિયો નથી રેડિયો નથી તો પણ સાધુ છે પેલા સાધુ પંખા એને ગાડી માં હોય નક્કી કરીને માણસો પાછા રઘુનાથ છે ને આપડા ભાઈઓ ને આપડે બહુ ચડાવવા નથી એટલે બોલતા ન આવડે અને આપડે બોલવા દઈએ નહીં આપડે સહન કરી લેવું કઈ નું કઈ બોલે દંડવત કરે દંડવત કરે એટલે તમે મુંઝું જ જાઓ આ સાધુ ને ગુણહારો લાગે છે હમ જો આપણે પેલા ભાઈ આવે સા ભાઈ હરેશભાઈ ભાઈ જમ્મુભાઈ હશે તમારા મગનભાઈ તમારા મગન તમારી ઉપર હેત વાળા હાર્શો એટલે એ મગનભાઈ જ્યાંથી આમજે આમાં તો બ્રહ્મા બુરો પડી જાય બ્રહ્મા પડી જાય આવ્યો હોય તો સાધુ ને ઓળખે ઓંગલ માં એમ આપડે તમે બધા કોરા છો એટલે તમે ઓળખો ને ઓળખો એ હું તમને સમજાવતો નથી એટલે સમજાય વિના ના હોય એટલે કોરા રહે મને બધા મળી હા એ તૈયારી થોડીક જોઈએ ને તમે બધા હાલો ને બસ વચ્ચે સ્વામી નારાયણ સ્વામિનારાયણ આ કલ્યાણ નો માર્ગ છે એ માટે ધર્મ માં તો ક્યારે રહેવાય તો પરમંશ હોય તથા બ્રહ્મચારી હોય युवा माँ बोन दीकड़े एकांत में न बेसे दृष्टि मानी ना તો એને ધર્મ માં રહેવાયું છે એવી રીતે ધર્મ માં રહેવું તથા ભગવાન ના સ્વરૂપ ની ઉપાસના કરવી પાછું તથા ભગવાન અવતાર ચરિત્ર શ્રવણ કિર્તન કરવું તથા ભગવાન નામ સ્મરણ કરવું મને ભગવાન જાણો છો કે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમય કર્યા હોય અને જે ઠેકાણે પરમ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી ભાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય जरूर पे ये अमारे सर्वे चरित्र क्रिया तथा नाम स्मरण તે કલ્યાણકારી છે અને આવી રીતે પામી ગયું સ્વરૂપાનંદ આત્મા ને સાક્ષાત દેખતા છતાં પણ એ પીડા થતી સમય ગયો એટલો ખ્યાલ છે એ પછી મહારાજ કે અમે છપૈયા માં નાના હતા આ વન માં ગયા આ ઠેકાણે ગયા ગરીબ વાત મીંડા કરવા બાળ ભણ ને આપડે તો શાંતિ થાય એવી વાત માગી પણ મને આ પીડા બઉ થાય કઈક શાંતિ થાય એવી વાત કરો મારા હિમાલયમાં ફરતા હતા ત્યાં ફલાણો આમ મળ્યો આ મળ્યો ક્યાંથી અહીંયા ગયા ત્યાંથી અહીંયા હું એ પૂછું છું કે મને શાંતિ થાય એવી વાત કરો હા સાચી વાત હોય ફરતા ફરતા પછી આખું પાર ફરી મારા જે ખસી ગયા સ્વામી સ્વામી કેમ છે શરીરે શરીર આ છે જ્ઞાન છે ભગવાન ના લીલા ચરિત્ર ગાવામાં છે ભગવાના લેડી બોલ એન્ડ માઈક આખો પૂરી લેડી ગાયન એ કાચીની પૂરી એ આદુ ઓવાર એ મૌલૂક એ પ્રોબ્લેમ નો ઈ કૌયા સમાન આ યે રૂજી આમ રામ માતા થી અરંગ કો હકે જી વિમાન કરે એમાં એને જેલીアン નાઉ જ મને ગડિયા આવે છે હા સિન કોલેજ છે મારા નામે વા એક એ આમ થી ખો અલી ગા છે એની જ છે કેન માન થી એમાંથી સંઘיאરો કો દેને બોલે આ મેલા બોલ મને કહી દીધું કેરો બીજો નબુ ઈજારો કરો ઘણી લગોતી કૃષ્ણ છે એનો નિયમ કોને મળી ગયો નામને આય મન હો પરમિયે ઉસી વિશે કરે આ ધ્યાન ધ્યાન એ લીલમની કોટ છે આની આત્મા રોકાણ કામી વાનમાં ગોક ઈ ઈ ઈ રવુ આંબો વાડીયા એતી લોન સરી આયા આ આશક મસ્કુર યો ફરાદ કરો ગોક ઈ થી મની હું મગ બ્રસ્તી ત્યારે એ ગોક હાશી ને ગો બળણિયારા હતા ક્યા ગોદરા બાબા ગળતા આ જારો આરો આમી ને ગુનન સંકેત દીખે બિલાડી તો હું ઈ જે ઓ કનેજનેટ મે તો યમનવ જન હલોલ મરી મરી કોદ્ર નીકળી જાય છે ઓલી મધ્ય મરે મધ્ય આવે છે એ જિયા મનથી નહી બાર માં આવી શકે છે આ ખુશી કે કેટલી આનંદ આવ્યા છે દીપરે તામુ બોલકા કરી મારે બોલાય આમ બોલે આમ બોલે જી દીમા બી આવવાનો છે આમ બળ નહી થી આવું એ હું હિન્દુ ભાભી ભગવાનના પતિ એ કિરીલી જાય હંતે ઇ ભરો ભાઈ ઈ કરપપા બાએ હાથી આલ ગર જીમાં આખરી કોઈ ભાવના જાગો ના પડી કરપ મારી ભાવના જાગે નું ગણ દેખાઈ છે શિક્ષક <coughs> કાણી ગોપીનો લે લીમોનો કણી ગોપાન પ્રાણ પ્રાણ ઓ રામેજી થાઉ તો પૂરાજી થાઉ રાજી થાઉ છો પૂરાજી થાઉ પૂરાજી ભગવાન ની એડે કર લે લી ઇ નામ શું હૈ અ ગોરા મમ્યાને કે બેકી કરેલી હતી બેકી કરે કોઈ રાજી થા શાદી ભાઈ નો પોતાનું ભેડા રહેતા ફરજ પડી જાય ત્યારે જગત જે રમત રમે એ રમત ભગવાન રમે જગતના જેવી પછી તમારું એમ જ ભાઈ નું બગાડતું હોય હિચાર કરજો ફરક પડી જાય તરત ને તારા એટલી નિષ્ઠા ઈશ્વર માં જાય ત્યારે એની ગમે એવી ક્રિયા હોય બોલતા જ દેખાય ભાવના જાગે એના કીર્તન અને જુના સંઘો ગૌ એવા બઉ કીર્તન બોલવા દે કારણકે સ્થિતિ થઈ ન હોય સ્થિતિ થઈ નથી તો ભગવાન માં ઘડવાનો ભાવ થઈ જાય જંગલ વસાવ જોઈએ કીર્તન બોખારે અને તમે તો આવા મંડલ બોલવા ઊંચી સ્થિતિ થી બોલો છો બોલવા ખોટા નથી મને હાર હું બીજા ભાવમાં નો દેખું એટલા માટે રસી ચિંતન ચિંતન ની ના પાડી છે ભાવ પણ તાજા વિ ના બોલો એટલે મારી ભાવ જ ઉભો થાય મારી પાછું એટલે ના પાડી આ જગત માં સંગીત માં રહેસા કરે છે અને ઈ કીર્તન કલ્યાણ કરે અરે વજ્રલેખ થાય બોલતા બોલતા લઈ આ ભાવ ખેતી આપે આપણને ભાવ જા મરમ કરતા હોય આ મરમ કરે એ શબ્દો આપણે બોલવા ને એમાં નિર્ગુણ ભાવ પેદા કરવો આખરી વાત છે અને આમાં જે આ કિર્તન ને કહ્યું ને એ તો આપણે આ હરેલામૃત ના બધું વાંચો ને બાંધલો માણસ હોય તેનું સ્વામિનારાયણ નો વાંચસ કે આવેલી બાકડી લઈને આવ્યો કઈ ક્રિયા ખોલી એમાં નિષ્ઠા એમાં ભગવાન પણ નો જાય બહુત કાલ કરે સંશય આ સંશયો છે એ આખા ઉડી જાય એ થર ઉડે કે સ્વરૂપાન સ્વામી ને વાર્તા કરી હતી તે વાર્તા ને ધારી ત્યારે દેહ જે મંદવાળ નું ઘણું દુઃખ તે સર્વે નિવૃત્તિ પામી ગયું મુક્ત સ્વામી આવ્યા ને અમદાવાદ સ્વામી ભૂલ કરી શાંતિ એમાં છે એ નળિયાનું ધ્યાન કરવી સ્વામી કલ્પના ન હોય પૂર્વે આત્મા રૂપે તો ઘણા ઋષિયો હતા શાંતિ ભગવાન સ્વરૂપ સિવાય ક્યાંય આત્મા માં કેટલી શાંતિ છે એટલું જ આત્મ સ્વરૂપ નું કામ છે પણ શાંતિ તો એના સિવાય બીજે નથી હરી કે ચરણ મે અને કા સમગમ કે માહિતી સંતન માં વિવિધ ઓળખવાની તાકાત જોઈ ને બે લીધો કહી દરમ સૂછો ધર્મ ના ધરતર ધર્મ ના અધર્મ એવા ભગવાન પૃથ્વી અંદર ધ્યાન થયા ત્યારે ધર્મ કમ શરણ આવા સંતો હોય ચણોઠી ના વેપારી ચણોથી હોનુમાં મળી જાય ને જગત બધું ચણોઠી ના વેપારી તરીકે કામ યા પછી દોખા તો તે સર્વે નિરુત્તિ પામી ગયો અને પરમ શાંતિ થઈ પણ એ ઘણાય આત્માને દેખતા હતા કોઈ પણ તેણે કરીને કાઈ સિદ્ધિ થઈ નહીં આપણે બીજુંય આવે તો અતઃ એક વાસુરામંત મિ ગયા એના વાચક ભગવાન જમી આત્માનું સ્વરૂપ બતાઈને આજ ભગવાન જમની બોલવા પૂર્વ શિષ્ય વચ્ચે નો સમાજ હજી તો સમાધિ વાળા બેઠા હતા એને કહ્યું કે આ જે આત્મા દેખાણો એ ભગવાન છે ભગવાન બીજા હોય વચ્ચે આમ ગુરુ ની પરીક્ષા કરી નવું આવે છે ગુરુ ને શોધવાની ક્રિયા છે બધાય વિચાર કરો સ્થિતિ ક્યાં નીકળી બેઠા તા જળતા સ્વામી ની વાત સાંભળી થઈ આવું કાળમાં આ અભ્યાસ ને કરી આવે એનું આવે છતાં પૂરું બુદ્ધિ છોડી નથી વિવેક ની વાત વિવેક ની વાત મેળવા આપડે ઘણા પાછા છે એનો વાગ નથી આ જે તરત આપણે આ બધા એ દેખતા હતા નહીં હતી છોકરાઓ રમે એટલે બેઠા ખોના બે પૈસા દો અને વળી પરોક્ષ જે શ્રી કૃષ્ણ રામચંદ્રદિ ભગવાન ના અવતાર તેમના જે ચરિત્ર સાંભળવા અને શ્રીમદ ભાગવત આદિ આઠ ગ્રંથ નો અતિશય કર્યું છે આઠ ગ્રંથ નો અતિશય પ્રતિપાદન કર્યું છે માટે એ ગ્રંથ સાંભળવા અને ભણવા ભગવાન ના ચરિત્ર અને ભગવાન નું નામ સ્મરણ એ ત્રણ વાવળ ધર્મે કરીને કલ્યાણ થવું એ તો ધૂમડા બાંધીને સમુદ્ર તરવો જેવું પસંદ છે ભક્તિના મારા સેવા કરી અરે ભક્તિ માં તો હૃદય મળે સાં શું તમારે <tos> અતાત ઓકે સેવાયા આની સરસાઈ સ્તવાત પણ આપતો એ મોટી બી ઓપ થઈ જાય એ આનામાં આવું બીજો મેવા એટલો જ પ્રશ્ન એ વાત કે વાત કે એક ના ને વાત ઉપર હે અમારી જાન ઉપર હે જે ભક્તિ ઉત્પન્ન થાય પછી સાધન કરતી કઈ એને કોઈને વરણવાનો ઉપદેશ લેવો પડે ભૂલી ને ભરણવાનું એ પૈસા મેળવવાનું ભૂલી જાય મકાન રસ્તા માં પડ્યા રમ શાહુ ખાન નો છોકરો તમે કહો તો અમે એને બોલાવી મનાવી નહીં મારા બાપા ના શું આખા નથી તો આમ હતું આમ હતું ગોઠવાય ગયું મને મને કહે આ છે ઊભી ક્યાંથી રે બિચારી એ તો કસી જ ગઈ હોય ભક્તિ કોઈ જ એકદમ લગ લગાવી કરતા કરતા વાત મળી જાય તમે ન બોલો એ બધું માફ આવી જાય એ ભક્તિ જાગી કે ભક્તિ જાગવાનું કારણ ક્યાંય પણ કોઈ બાજ હા ન ખડે દુર્વાસન વરવું એટલે કોઈ હા ન મળે એટલે પછી કદળી ને ખડી એનો બાપ વળીયા ને કે દુર્વાસન આટલી વાયુ દેવાની કબૂલી કર એવું ભગવાન માંટકા તારે કરવું પડે હું કરું પર આવી ભગવાન માંગવાન નથી ભગવાન ના ચરિત્રાતો સાંભળતો હોય ભગવાન નું નામ સ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ના હોય માથે સમુદ્રને દરવાને સેવા કરે. રાખે. સમુદ્ર ઉપાસના ના હોય ના સ્મરણ ના હોય ચરિત્ર નો હોય ધર્મ જ હોય ધર્મ હોય જ્ઞાન હોય વૈરાગ્ય હોય અને ભક્તિ નો ચરિત્ર અને ભગવાન નું નામ સ્મરણ એ ત્રણ વાવળ ધર્મે કરીને કલ્યાણ થવું એ તો ધૂમડા બાંધી સમુદ્ર તરવો તેવું પઠન છે અને ભગવાન ની મૂર્તિ નો આશ્રય હોય ને તેને ચાંદ જેવો જાણવું માટે ચાર વાના એ કરીને જીવ કલ્યાણ જરૂર થાય છે कल्याणान स्वामी बीजा कवि गाँवी अखा नाव्य की गाँव नहीं જેમ સર્વે ગોવામાં નાખી ઉપર થી પાણાની શીલા ટાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહીં તેમ તમે પણ મારા વચન ને કરીને માટે આ વાર્તા તમારા કલ્યાણ ની છે તે મેં તમને એસે કરીને કહી છે તે સારું તમો સર્વે હવે આવી જ રીતે સમજીને લડપણે વર્તજો परमहस तथा सत्संगी राजी थका उठी श्रीजी महाराज चरण कमल स्पर्श कर नमस्कार कर પછી સર્વે કહ્યું ત્યારે જી મહારાજ પ્રસન્ન તથા પોતાને ઉતારે પધાર્યા વચના વચનામૃતમ એવી રીતે ગરડા મધ્ય પ્રકરણ પાંત્રીસ મુ